અરે વાહ ભાઈ આજે તો અમરેલી માં બેઠા બેઠા સ્વરિતભાઈ વાર્તા સાંભળે છે આવો આવો સ્વરિતભાઈ આજે હું તમારા માટે એ ખાસમ ખાસ વાર્તા લઈને આવ્યો અરે મને કહી છે હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો ભૂલકાઓ કરણ અને ધનેશ બંને ભાઈ એક શરીરે જાડો બીજો સુખ કરણ સુકલકડી અને ધનેશ જાડો ધનેશ નું શરીર ભારે એટલે દોડી શકે નહી ઝડપથી ચાલી શકે નહી શુકલકડી કરણ સ્ફૂર્તિ દોડી શકે બંને વય યુવાન અને ફરવાના ખૂબ શોખીનો ભાઈ સ્વરિતભાઈ તમારા જેવા એક દિવસ બંને તેમના ગામથી થોડે દૂર જંગલમાં ફરવા ગયા જંગલના ઝાડપાન ધનેશ શરીરે જાડો હતો પણ બુદ્ધિ માં અગમચેતી વાળો હતો હા બુદ્ધિ બહુ સારી ચાલે વધુ ચાલવામાં શ્રમ પડે એટલે પોતે બગલ થેલા ભાર રાખ્યો નતો અને કપડાના ગજવા માં ઘુસી ગયું ધન કહ્યું કરણ આ સસલું દેખાયું એનો અર્થ એ કે હવે બીજા જંગલી પ્રાણીઓ પણ દેખાશે માટે સાવચેત રહેવું હોય કોઈ મોટું પ્રાણી દેખાય તો દોડીને ઝાડ ઉપર ચડી જવું સામનો થઈ શકશે એકલા રહીએ તો મુશ્કેલી પડે પછી તો સ્વરિત આ બંને ભાઈ થોડુંક ચાલ્યા હશે ત્યાં તો તેમની પાછળની જાડી અચાનક એક રીછ નીકળી પડ્યું માણસ ઉપર હુમલો કરતો નથી એટલે તે તો તરત ચૂપચાપ જમીન ઉપર સુઈ ગયો આ તરફ ઝાડ ઉપર ચડવાની કોશિશ કરતા કરણ ને જોઈ ગયું એવામાં તેની નજર જમીન ઉપર પડેલા ધનેશ ઉપર તરફ ગયો ધનેશ તરફ અને પછી તો સ્વરિત ભાઈ તમને કહું રીંછ ચાલ્યું મને શું તેને વિચાર્યું કે અગાઉ એક વખત મરી ગયો હોવાનો ઢોંગ કરીને જાડો માણસ તેને છેતરી ગયો હતો તેનો બદલો આજે લઈ લેવો છે रीच तो रूंधाम खातरी थी गई कि आ मनस जीव तो હુમલો કરવા જતું રીછ જરા ખુ હોય કેટલી વાર માં તો ધને ખિસ્સા માંથી પડીકું કાઢ્યું અને તે ખોલી ને ઉપર ફેંક્યું પડીકા માં છીકણી તથા મરચાં ભૂકો હતો બંને ચીજો રીંછની આંખો ચડી ગયો ભાઈ થોડી વાર રીછ ને કળ વળી એટલે તે વડ તરફ ગયું અને ગુર કરી પરંતુ ધનેશ એના સપાટામાં આવ્યો નહી અને પછી તો ચીસો પાડતું બધો સમય સી વાતો કરી મેં રીંછ ને કહ્યું કે તું સરકસ માં ચાલ પ્રાણીઓ સરકસ માં રહી ને માણસ પાસેથી ઘણું શીખે છે અને પછી માણસ થી છેતરાતા નથી છે એમની પાસેથી ઘણું શીખી જાય છે માટે હું સરકસ માં આવીશ નહી ધને એવું કહ્યું બંને મિત્રો સાવચેતી ચાલતા જંગલ બહાર નીકળી ગયા સ્વરિતભાઈ तमने मजा पड़ी ने चलो आज काले हू तुम्हें बीजी सरस मजाता कही चो भाई आता भाई बन बैनपणी कहजो आज